અપૂર્વ અવસર ક્યારે આવશે અપૂર્વ અવસર ક્યારે આવશે ક્યારે થયું બાહ્યા અંતર નિર્ગંધ બાર ને અંતર નિર્ગંધ થઈ બાર ને નિર્ગનતી રહી અંતર ની ગ્રંથ નહી એવું થઈ ક્યારે